તમને શું કરે ફરે ત્યાં આધારે પોતાની ગતિ હા પણ ચેતન કે નિશ્ચેતન પડી જશે ગમ્યા ભર્યા ગયો એમ કે છે કે આપડે સ્થિર કરવું છે આપડે જગ્યાએ સ્થિર કરવું છે પણ તમે સ્થિર એને સ્થિર સ્થિર કરશો કેમ એ કે છે મનને સ્થિર થાય તો આપડે સ્થિર થઈએ નહી પણ તમે પહેલા દસ થી તમે છો મન ને લીધે મન ને લીધે મદદ લેવી પડે કૃપા લેવી પડે તો બધું થાય થાય જ્ઞાની પુરુષ કૃપા લેવી પડે એ પોતે સ્થિર થયેલા હોય નિરંતર સ્થિર પણ છે આપણને તમારે જાતે થવું હોય તો મનથી નથી અને ગમતા થઇ જાવ હું શું હું શું કેવા ગમતા ના થઈ જાવ મન સ્થિર થઈ જશે મન સ્થિર થઈ જશે શું થઈ જાય શરૂઆત થી જાણવા જેવું છે આ જગત આ જગત છે એવું તમને લાગે છે ખરું હા જોઈએ છે આંખે જોઈએ છે ને એને લાગે છે આખે જોઈએ છીએ જગત તે આંખે જોઈએ જ છે એટલે લાગે છે બંધાય તો આ જગત કોને કોઈ માનવ આવું કામ કરતો હશે ઈશ્વર આવું કામ બધે ઘેર ઘેર ચિંતા આખી દુનિયા કોઈ એવી જગ્યા નથી જો ચિંતા વગર નું તો ઈશ્વર બનાવેલું આવું ના હોય ને ઈશ્વર બની જાય એવું દુનિયા ભાઈ તમારે વાસ્તવિક જાણવું છે કે હા તમે વાર્ષિક જોવાનું છે પણ પછી ફોર ના સાયન દિવસ પૂછે છે નહિ ને સમજી ગઈ ફોર્ટ ના સાયન્ટિસ્ટ પૂછે ભગવાન ક્યાં રહેશે મને કહે છે એમને એડ્રેસ કહો કે ત્યારે મેં એમને પૂછ્યું તમે એડ્રેસ શું કાગળ ના અત્યાર સુધી તમારી અરજીઓનો ઉપર ઉપર ના એડ્રેસ છે તો કોઈ બાપુ એ રહેતો નથી તો બધું આકાશ છે ભગવાન નું ધ્યાન દરવાનું શું કારણ છે કે ભગવાન તમે ભગવાન આ દુનિયામાં જે ચીજ જેવી હોય એ ચીજ જો તમને એ ચીજ પસંદ હોય તો તમારે એને પસંદ કરવાની જરૂર છે તમને સુખ ગમતું હોય તો સુખ એક ભગવાન સુખ નું ધામ છે તમને જો સુખ ગમતું હોય દુઃખ ના ગમતું હોય તો ભગવાન ને દુઃખ ગમતું હોય સુખ ના ગમતું હોય તો આ દળ ને ભજો ગમે છે તમે એના પર આધાર રાખો સુખ ગમે છે ભગવાન એટલે મુદત જતી રહી ના હોય છે ભગવાન જતી રહે સમજાવું કઈ છે તારે મુદત કેવી રીતે જતી રે ભગવાન આ દવા લઈએ ક્ષ ભગવાન મળ્યા તો કામ થઈ જાય પ્રત્યક્ષ ભગવાન મળે તો કામ થઈ જાય તમને ગમ્યું આલ દીધી બદલ સંઘર્ષ તમને ઉત્પન્ન ના થાય એવી ખરેખ બધા સંઘર્ષ ઉત્પન્ન થાય નઈ અને આગળ વધાય ચિંતન નહીં કરવાનું ઓમ પણ ધ્યાન આપડે કરવું જોઈએ કે ના ધરીયે તો કેમ ના ભાઈ એવું જીદ્દર કોણ આપેલું છે આપડે પોતે ના એમ નહી કોઈ જતી ગજેન્દ્ર મારા થી આપેલું આપ્યું નથી તો આ દ્રશ્ય જગત માં જો આપડે ઈશ્વર ને શોધીએ તો પછી ચિંતન તો કઈ અવકાશ જ નથી ધ્યાન છે ચિંતન છે કેવું છે ને વિક્રમભાઈ વિક્રમભાઈ ધ્યાન શબ્દ જો કરી એકાગ્રતા થાય શું થાય એકાગ્રતા આપડા લોકો એકાગ્રતા ને ધ્યાન કે વખતે અહંકાર હોય જ નહીં ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય અહંકાર હોય જ નહીં ત્યારે ધ્યાન તમારે શું કરવું છે અને આ ખતે આપણે નીચે થઈ જાય આ બતાવવાની વસ્તુ ધીરેક ઠુકારો છે મેળવી છે અને પ્રાપ્ત થાય છે ને કરોડો વર્ષ કરોડો જે ના થાય છે તમને પરીક્ષા આવે મને મને જે જાણવું છે એમની પાસે મેળવું ને એટલે તમે આપડે બધા પગો માં પણ શું ખરાબ છે કે બહાર પડો તો લાખો માણસો ને લાભ મળે સૂચન આ વિજ્ઞાન ગણિત એ જ આપડી જો લડે પણ આપણે લડવા આવે ને આપડે મારું ના શિક અને એ આ રીતે ધર્મ લઈ જાણું છું ને અધર્મ જાણું છું પણ એવું કઈ ચીજ એવી છે મારે અધર્મ કરવો નથી છતાં કરાવડા આવે છે કે જાણું છું છતાં કરાવડાવે એટલે કૃષ્ણ ભગવાન ખરા હા દુર્યોધન ને ભગવાન સ્વર્ગમાં લઈ જાય છે દુર્યોધન ને સ્વર્ગમાં લઈ જાય છે ભગવાન લઈ જાય ખોટા ખોટા પડતા તમારી જોડે પગે લાગે તે ફાવે દુશ્મની ભગવાન ભગત હોય વચ્ચે ગાપકી મારી જાય તો યાદ કેમ ઠીક કરવું કેમ એની એમાં એનું ધ્યાન જ ત્યાં થઈ જાય ત્યારે જાય